એ બેઠા બેઠા નિષ્ઠા વાર્તા સાંભળે છે અને એની પાસે આમ દૂર દૂર વલસાડ માં બેઠા બેઠા અનુષ્કા વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો મારી નાની નાની પરીઓ આજે હું તમને વાર્તાનું નામ છે પસ્તાવો કરે શું વળવાનું અરે ભાઈ બે ભંગારનો ધંધો કરનારા માણસો હતા ભંગારી હતા બંને અને ભંગાર નો માલ ગામ માંથી વેચાતો ભંગારિયા એ ગામમાંથી વેચાતો માલ લેતા હતા તાંબા વાસણ ને તૂટેલી ફૂટેલી વસ્તુ ને પિત્તળના વાસણ ને જૂના જે મળે એ વાસણો ખરીદતા પૈસા આપેનારે બરકત નથી આપણા ધંધામાં તો કઈ હમણાં કઈ મળતું નથી મંદી આવી ગઈ લાગે છે બીજો કે તું કે છે તો સાચું આ ગામ આખામાં ફરી ત્રણ જૂના બંને સાથે હોળીમાં બેસીને સામેના શહેર માં ગયા હો બંનેનો ધંધો એક જ જાતનો એટલે પછી બંને જુદી જુદી દિશામાં જવા ગયા એક આમ ગયો બીજો ગયો તેમ એક શેરી જઈ ને એકેરી આ માંડ્યું જૂની પુરાણી વસ્તુ હોય તે આપો શેરીના નાકે જે ગરડા માજી ઘર હતું એમણે આ ફેરિયાનો અવાજ સાંભળો અને ડોશીમાં ઘરમાંથી બહાર આવ્યા સાથે એમના દીકરાની દીકરી હતી એના હાથમાં આ જૂનો કટોરો આપી દો આપણે એના બદલામાં કોઈક સરસ મજાની નવી ચીજ લઈ લઈએ દીકરાના દીકરાની દીકરીની વાત સાંભળી ને ડોશીમાં એ પોતાની પાસે બોલાયો જોઈ ને કે શું આપીશ એનું ફેરિયા એ કટોરો જોયો કટોરો તો સોનાનો હતો સોના નો પણ ફેરિયો હતો લોભી ને લાલચુઓ એને કટોરો આમ તેમ ફેરવો પછી ઠીક છે તું કે એ સાચું બાપા માજી તો બોલા હું થોડી વાર પછી આવું છું દસ રૂપિયા આપી ને પછી લઈ જાઉં છું હજી નથી કટોરો જોઈને આબોધ થઈ ગયો અરે આ તો સોના નો કટોરો છે એ તો મનોમન બોલો ભાઈ ડોશીમાએ એને પણ કટોરો બતાવી ને કે બોલ એમને પોતાનો જૂનો જમાનો યાદ આવી ગયો પોતે કેવા ધનવાન હતા એ સમય નો ખરીદેલો આ કટોરો હતો અને પોતે પૈસા વાળા હતા થોડી વાર પછી પેલો પહેલો ફેરિયો પાછો આવ્યો દસ રૂપિયા ની વાત વાળો એને બૂમ મારી એ લાવો માજી કટોરો અને દસ રૂપિયા લઈ જાવ તો પોલીસ માં નહી બેઠો તું ફેરિયો તો માજી નો આવો બદલાયેલો સ્વભાવ જોઈને ગભરાઈ ગયો અને એ તો મનોમન વિચારવા લાગ્યો मैं आ बे हजार चूकवी लाइ गोभ मटकी पड़ो होतावो हो हो। करे शुरू बापा तो भाई આ ફેરિયાને તો ભારે પસ્તાવો થયો અને પછી એ તો ત્યાંથી ચાલી નીકળો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે સુઈ જાઓ આવજો